બે હજાર ચીસ ના આગળ વધી ત્રીસ ને શુક્રવાર તારીખ ત્રીસ ત્રણ ચોર્યાસી લોરાજમાન હતા અને અને મસ્તક ઉપર બ્રહ્માંડ છે આ બ્રહ્માંડ માં વર્તમાન કાળે ભગવાન ની મૂર્તિ છે કે નથી દેખાતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન પોતે પોતાના અક્ષરધામ પોતાની ઈચ્છા કરીને તે અનંત્રહ્માંડ ને વિશે પોતાના ભક્ત ને અર્થે અનંત રૂપે દેખાય છે અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણ ની રીતિ તથા ભગવાન ની મૂર્તિ છે કે જુદી જુદી છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ની મૂર્તિ તો સદા એક સરખી છે તો પણ પોતાની ઈચ્છા એ કરીને ક્યાંય ચાર ભૂજ ક્યાંય અસ્તભુજ ક્યાંય અનંત ભુજ ને દેખાડે છે તથા કરીને ભાષે છે गटे है तो सदा एक थे। अने एक विराजमान रहे छे अनंत अंतर्यामी रूपे ंगम सर्वे जीव म रहीकारो दीदेश रही दीद રીતે મોટા હોય પોતાની ઈચ્છા એ કરીને જ્યાં જેમ ઘટે અને એ ભગવાન હોય તેનું શું આશ્ચર્ય છે મહા આશ્ચર્ય રૂપ છે ભગવાન ના અવતાર આવી મચલક વાળા એવું બને છે તમારાવન બઉ આવે આપણે બધા ભગવાન કારણ કે એને જેમ જેમ કાઢી નાખી નહીં છોકરાઓનો વિચાર થાય જોવા જ્યાં ખુમારી ની વાત કરે કાચનું જોઈ આવું બઉ સરસું આમ નવું આમ નવું આમ એનો આનંદ રહ્યો છે આપડે આની ખુમારી આવી જાય ભગવાન આ અત્યારે વર્તમાન કાળે દેખાય છે એવી આનંદ કોઈ બ્રહ્માન્ડ માં ભગવાન ની મૂર્તિનો ભગવાન નો શો હેતુ અનેક રૂપે પાસ ચતુર્ભુદ રૂપે પાસે આપણે એની ઉપર દેખાનું કે જે મૂર્તિ છે એ તો એક જ સરખી છે બ્રુષ્ટિ સમયે અનેક પ્રકારની મૂર્તિઓ દેખાય છે એ અનેક પ્રકાર ભલે એમ હોય કે અષ્ટભુજ પણ હોય કે સહસ્ત્ર પણ હોય કે રૂપ જુદા જુદા હોય પણ જે મૂર્તિ ફેર નથી એ એક જ રૂપ છે એમાં કઈ ભક્ત ની જેવી ઈચ્છા એને અનુસારે જુદા જુદા સ્વરૂપો જુદી જુદા બ્રહ્માંડો માં ધારણ કરે છે આપડે કેટલી પૂજા બરોબર ભગવાન આપણા જી ભગવાન આવી છે એ ભાઈ મટી શક્તિ કઈ કરી ક્યાં હે બસ શરીરમાં દેખાતા હોય આપડા જીવા પણ આપણે આમાં આપણે આમાં બોની વરાય ભગવાન ત્રિરૂપ છે બોલિયા છે ને કે આપણે બે રૂપ નથી કે આમાં હું નહી ના એ એવો આશ્ચર્ય કે આ લ્યો અગિયાર બો તો મે બે રૂપ છે અમને બે યાદ છે ને અને તમને બે યાદ છે તો તમાર જાણ છે અમે પરોરી કા કે તરત આયા ગયા હ હા યાદ કરી ભગવાન ને વાલે આ શબ્દ છે આશ્ચર્ય ઉત્પન્ન નથી કરતું ઓળખ્યા જન્મ આ તો કઈ દ્વિભૂત છે આશ્ચર્ય શું નથી આપણે એમ કઈ બની છીએ કે આવો મોટા સમજ ઉંડાણ માં આપણે આજે કઈ બોલીએ છે એનો પણ કઈ નથી જરાક લોક દ્રષ્ટિએ કરીએ લોક ની વસ્તી મારે રાજુલા એટલે મોરાવું રાજુલા ગાડું જોડે હું બેઠો ગાડામાં સાબુ ભાઈ મજામાં આમો કો બાઓ હેલો હા કંગૂર મજાનો હા આઠ મોરવી કંગુરાને આટુ હશે હા અને પોતાને પાછ પાંકેલું એમાંય કરે ઓલા બહુ છે બરાબર એટલે હિલો જ પરમ પાવલા હા મારા આંકનાર મેરામણ ગઈ થઈ આઈ જમીન ઉપર માથું નાખી દીધું કઈ લાગતો હોય એમ પણ પાછું કેમ એ ભાષા હવે તો હું એ જોયું આ ખરો બાપા એક બાજુ મહાત્મા હવે એક બાજુ મારે જવું થઈ લાંબુ તમારો મારું ક્યાં નામ જાણે અરે મારા તું મારું નામ ક્યાંથી જાણે અરે મારા બાપા આપડે જો બઉ ભેલાડીયા છે તું સાદુ થઈ ગયો સાધુ તો ભગવાન નું અરે બાપા મેરા આમાં વટલવાનું હોય જયારે સાધુ થયો એટલે ભગવાન મૂર્તિ થઈ ગઈ ગતિ એની ભાષામાં ગરીબ દેવ બોલ્યા સાધુ ને કહ્યું છોકરા ને દેવાની સાદી હોય છે અરે આપની વાત ક્યાં કરે તો મટી ગયો ગયો સાધુ મહાપુરુષ ગયા એ પછી વટલવાનું હોય કે સાધુ થયા સાધુરામ સામારો હતો ને કેફ આવી ગયો સમર્થ થાય છે તે ભગવાન ના ભજન ના પ્રતાપે કરીને એવી કળા ને ભાઈ માં તો પોતે ભગવાન પુરુષોત્તમ યોગેશ્વર છે જાણે છે તેમાં પણ લોકો કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાન માં તો સર્વ યોગ કળાઓ રહી છે કોઈ ભગવાન ની માયા ના બળ ને પાર પામા નથી ભગવાન ની યોગ કરવામાં બ્રહ્માદિક થાય માયા ના બળને કઈ ભગવાન હોય શંકા થઈ ગયું કે બધા જન્મ એને આવ્યા વળી જન્મ ટાણે આવીને સુધી કરી તમે આ આરે પોતે પોતાનું ખોટું વળી પરીક્ષા કરવાનો ભાવ છે આપડે જોઈએ હોય. એને આપણે નહી માગી શકીએ પાણીમાં આવશે પાણી પીવા આવશે અને મને એમાં ભગવાન કે સગર કરોડા માં કેટલી ઠંડી પાણીમાં આપણે જોયો दो બ્રહ્માંડ ના નેતા ભગવાન ને ક્રિયામાં મુંજાઈ જાય આપણે કોઈ જ મંજ સાદો થઈ ગયા બરાબર હશે એવું જોવા માલતો હોય સાદો થઈ ગયો ઊંડા ઉતરો તો તમે એની ક્યાં જી ના હું તો કહું ને આગળ વધવાની તાલીમ નથી ને વિચાર નથી કરતા બેઠા હોટલે પણ હવે ના એવા સ્વામી તર એટલે વિકાસ ન કરે અને તમે એ બધા સમજી ગયા સ્વામી વાત કરતા ભગવાન ભગવાન છે આ એટલા વિલક્ષણ છે બીજા કરતા બ્રહ્માંડમાં કોઈ અનંત્રહ્માંડ માં કોઈ એવો પદાર્થ નથી કે આના જેવો હોય એટલી યોગ તળા એમાં હોય તમેભૂત તો છો એટલે એ જ કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ હતા ને બે હાંખ લાકડા લાકડા થઈ જતા જીવ જેને બહુ ભેદ છે ને આપણા જેવું શરીર છે એ શરીર યાદ આવવું જોઈએ બ્રહ્મ મરતાનું છે એ દિભૂત છે આપણે બે હાથ એટલે એને બે હાથ આપણી મેળવી લેવા જગતમાં ચક્રવર્તી રાજા અંગ્રેજ હતો એ આપડા જેવો જ હતો પણ એ અંગ્રેજ શબ્દ જ્યાં આવે ત્યા માણસ અંગ્રેજ કે ખરેખર સ્વરૂપ યાદ આવી જાય અંગ્રેજ શબ્દ માંથી આપણે બોલી જાય છે મારી આશ્ચર્ય ઉત્પન્ન થાય એ રીતે એની સ્ફૂર્તિ થવી જોઈએ એવી જો સ્ફૂર્તિ થઈને તો આ પોતે છે મૂર્તિ ને યાદ કરતા રહી ને તો એ તદ્રુપ થઈ જાય પણ આપણે આપણે ગયા એ ભગવાન હે મહારાજ જમો જમો જમો બી શક્તિ ના આવે ભાગવતી તનુ આવી જાય પણ ઈયલ ને ચટકો ભરે આમ બધી આશ્ચર્ય દેખાત ભગવાન દ્રષ્ટિએ આ એટલે હું જોયા પરિવાંચે છે ને આપણે લગભગ થઈ ગયું હવે ગરુજ છો ગુરુક પાછો રખડવાનું મૂ આમાં જાગે એ કરતા પણ આનું અભિમાન આવી ગયું છે આપણે બરાબર જે અભિમાન છોડવું જોઈએ એનું આપડે દ્રલીકરણ જે સેવા કરતા સેવા ભાવથી નહીરંતરિયા આપણે કરીએ પણ જગત થી પેલું નોકરી પડ પછી આમાંથી ભગવાન જગત થી નોખું પડવું કરે છે આમાંથી પેલું નોખું પડે અને આમાં આવે આમાંથી નોખા પડી ને પાછા માં જાય જેને મેળવ ન તમારે ભ્રશાવી <coughs> <coughs> તમે નો છોડો તો છોકરા છોડ આવે નહી પણ આવડા વાત ના છે અને ક્રિયાબંધન કરી નથી તમે છેલ્લી ચિંકી સુધી દુકાન હાથવો તો કઈ મોક્ષ પકડે નહી ક્રિયા કરવાથી પકડતો નથી બદલાવું છે એને બદલાવી દેવું આ તમારો જગત માં અંગે પર આ ઇન્ડો થવાનું બધાય મારા મનમાં શું આવ્યો આ કરતા કામ મારા અતમે હવે મહેનત કરી કે કાઈ હાચો રસ્તો પડ્યા પ્રતિનિધિત કરી દી એટલે મત કાઈ કે ગરીબ જયા આપણે આરા જો દરે રૂપે પણ આ તો ઉગલા બાગની વાત આ બાગમાં છે એટલે હું આ કરવા બેહું છું તો આય ખરાય નહીં આ પડી હાથોકને ખોટું ભાગે કરી બાવા હાઈફર પર પાટા ઘરે ખાલી પાટી છૂટું છે એ છોડવા દે મત પિયા કરો તો છૂટેલા છાપી એવી પડી ગઈ લેવું તો અને થાય બંધન માં લાંબા થાય અને કઈ ન લઈ તો છોડે નિર્બંધ નથી દવા દઉં કરી બેઠા છે મંદિર નાની ભી કારણ કે આજુઆન છે પછી સમજીને વગર સમજીને પણ નિમ માં તો રહેવાનું એવા મહાપુરુ થાય દ્વિભુજ માં સમજ્યા ને દ્વિભુજ થતા મારે ભગવાન માં તો સર્વ યોગ કળાઓ રહી છે તે મહા આશ્ચર્ય રૂપ છે તેને જીવ કેમ જાણી શકે માટે ભાગવત માં કહેવું છે માયા દયા છે એમ લેવું એમ નહીં પાર પામે જ છે અમારે ઉપનિષદ માં આવે છે યશ મતન જે જેને ક્યાં ગયા કરી જાણવું છે ભગવાન નીકળે થાય બધા ખરો તમે નહી કરતા હોય પણ અમે આ બધા ઓળખીએ ને ભગવાન ની કે ભગવાન એમ સમજે છે ઠીક કરતા છે વાન બદલી જાય વધારે માયા કેહવાય શું ભગવાન કેમ કરે છે હજુ ભાષામાં નરમાય આવે એટલે એનો ભાવ ઉડી જાય હોય ને એ ઉડી જાય ભાષાની ભગવાન કઈ ક્રિયા કરી પોતાની દ્રષ્ટિએ પોતાને નથી અનુકૂળ છતાં એને જોર કરીને નથી સમજાતું એમ હોય પણ એ ઠીક જ કરતા હોય એમ ભાવે બીજા ઠીક કરે છે એમ કોઈ નવું નથી આવતું પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકાર ના ભેદ છે તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે ભજનારા એના આધારે કલ્યાણ ના માર્ગ કદાચ જુદા જુદા હોય પણ કલ્યાણ ની રીતિ એક છે એટલે કલ્યાણ તો બે થાય એજ રીતનું જેમ કે શું કલ્યાણ ને રીતિ લાયક રીતિ શું ભગવાન ની પ્રાપ્તિ થવી એમ કલ્યાણ ને રીતિ પૂરી જાણી નથી એટલે અટકળે એને યાદી આપીએ કલ્યાણ ની રીતિ એક જ છે જ્યાં સુધી જગત ભાવ કર્યો છે ત્યાં સુધી કલ્યાણ ની રીતિ બેસે જ મત પંથો જગત માં થોડા છે આવું કલ્યાણ માં ની બેઠા છે ને એવો રીતે જુદી થાય હમની રીતિ નો વિ લેજો પણ શાસ્ત્રો શું કહે છે કલ્યાણ નો માર્ગ સમજ્યો એમ નથી કરાવી દેજુ જગત મારાબર છે માધ્યમ છે આ ગુરુઓને ફેંકી દેવામાં આ શાસ્ત્ર એની અકલ નથી મેળવવાની એમાં ફેકાય જાય અને પછી જે બી તે પાછું પૂરું થશે ભગવાન તો એના ફળ આપશે પણ એ કેટલું પૂરું થાય એ ના કેવાય ગીતા જ્ઞાન આપી હતી પુસ્તક જ્ઞાન આપી દીધું એ પુસ્તક માં લખ્યું જેના જીવન માં આવ્યું હશે પછી અમે તો બીજે નો જઈ નિર્માણ મોત દોષાય એનો અર્થ શું કર્યો છે હું એનો નિંદા ન કરું પણ એ બિચારા કાઢે ક્યાંથી વિધવતા ને મળે જેને વિધ્વત્તા ન આવે તો જગત છે એટલું બધું શોધન કરવા કોણ જાય ગીતામાં એટલા માટે જ લે હજારો માં કોઈ અને એવા કોક હજારો ભેળા થાય એમાં એના ગુરુ એ આપણા ગુરુ એમાં કોઈ કોઈ ના પાડતા અભિન આનું મત અને શ્રીજી મહારાજે એવો ભાવ જ આવવા દીધો નથી વાત નથી આવવા દીધું અમારો ગુરુ ગુરુ એટલે બધું પતી ગયું હે ગુરુ ની ક્યાં ખબર છે આપડી રુચિ ની આજે મળી ગયું એટલે બુરુ થઇ ગયું બસ થી કઈ આગળ વાત ન હોય કોઈ ને ન હોય કઈ બોલો અને ભગવાન સ્વરૂપ એક જ છે અને તે ભગવાન અતિ સમર્થ છે ભગવાન નું સ્વરૂપ માં બધા બાદ કરે અમારો નાતારો થવા ને કાલે અક્ષર પર્ત કોઈ સમર્થ થતો નથી એ સિદ્ધાંત છે જો આ સિદ્ધાંતર ત્યાં છને દે ભંડે ને ને હ કુબીય સમારક ને તો આવડા બીજા સમારક થાય તો અજી આ કોઈ ભાઈ હાથ કરી છે આડો એ મારા નાની મારી કે તા